આ બધા મહાત્મા પચીસ હજાર મહાત્મા ઘરના બધા ફેમિલી પચાસ હાજર થાય એ બધા બારી પર રાગ રાગ કરે રાગ કરવાના બધા અને આ પ્રશસ્ત રાગ છોડવા માટે એક જ એક જ અવતાર બાકી પેલા બધા છોડાવનારો પ્રશસ્ત રાખ એટલે પ્રત્યક્ષ મુખ નું કાણ કેવાય મુખ નું કાન નિરંતર છે મિનિટ નહી ભૂલાય દેખાય હું વાતો શું કરે ઘર દ્વારા વાતો શું કરે કાલે સર હું આવ્યો તમારે શું કરે તમને મારે સમાધાન થશે ને અને આવી વાસ્તવિકતા છે હકીકત તમે એક ભાઈ તમારી કેસર ને મૂકવા આવ્યો હોવ તો આગળ મારી ગાડી મૂકવા આવ્યો દોરેદારે દાદા રોજ રોજ પણ આમ દોરેદારે ઘરે નથી દેખાય દાદા ભગવાન જેવા તેવા નથી તમે બોલતા નથી હું બોલું છું દાદા ભગવાન એક ગુરુ કરવો તો પડે ને ગમતો હોય ના ગમતો જેમાં સ્ત્રીઓ ઘણી એક તો કરવો પડે જેમાં ઘર લોકો કરે તે ગુરુ માટે કરે પછી એને ગુરુ થવાનું મળે ને એક માણસ લાખાક લાખ માણસ સુધારી શકે તો પાંચ માણસ સુધાર્યા ક્યારે કહેવાય એ નિરંતર આજ્ઞામાં રહેતો હોય તારે શું કહે અગિયાર સુધી મારા પણ આ લોકો પોટલાઈ પેટ લઈ લાય લઈ જાય છે પોટલાઈ પેટ મૂક્યા હોય તમને સમજાય સ્વામિનારાયણ ભર્યા બીજા ધર્મ ભર્યા શિવ ધર્મ ભર્યા પછી આશ્રમ માં ભર્યા પછી કાયમ ગરમ પાણી શું ધંધાઓ કરે આવું ચા હતી પણ ધંધા રોપિયા ચાલુ હતા અને ચોરી ચાલુ હતી ચોરી કરતા દોડધારે સરકારી સિમ્પ આપો જોઈએ ધંધો કરતા નો તો ત્યાંની ચોરી કરે ટીબેટ ની કરેલો લોખંડ ની કરે સાહેબ બેઠા ની કાઢી ધર્મ કરવા આવો ના હોય દે પછી અહંકાર કરી દેરી બંધ કરી ઓગણીસો એકાવન માં અમના પિતા ભાગીદા થાય બંધ કરી નહીં કરે છે સરકાર નો માલ દસ પછી ટાઈમ ભાગે એને પડે ચોર ના ભાઈ ઘંટી જોંટી જોર ટાઈમ ને મળી નહી આ ધંધો કોટમાં ગયો તો આપડે જીતા ગયો પછી એમ કાગળ ચૌદ હજાર મૂકો બીજો ધંધો હાથમાં આ ચૌદ માંથી આગપર પચાસ ચૌદ હજાર ચૌદ હજાર ઘોવાઈ જાય તો તમે વહેલી જગ્યા પાછા આવજો ખોવાઈ જાય તો ચિંતા કર્યા વહેલી જગ્યા પાછા આવજો એટલે લખેલું એવું એટલે પછી એને વાંચ્યું આજે આમાં પાછા થાય છે ખાવા પીએ ખૂટે વાર અને એકા નો ચોરી બંધ કરી ચોરી લાયેલો તમારે બોલાયો બોલાયુ હું બોલ છે આ બાપડો શીર બધું રહેશે બેસાહે એમ કહ્યું પાડે પાછા <laughs> <laughs> બેસાડી રૂપિયા અને બેસાડી નો ખર્ચ થઈ ગયો પછી પછી વધ્યું નઈ બતાવેલા બધા આવું ના કહી દસો તર તને દીખા દાદા બોલે છે અને દાદા એ તો ઓપન ટુથ કાંઈ રાખ્યું છે એક મિનિટ પણ સીકરેટ નથી શું કયું મતભેદ છે આ ખોટું ના હારું એમ બોલે છે આ ખોટું ના હારું બોલે રાતું ના ભાઈ રાખદે કેવાય માતા નિરંતર જેના સર્વસ્વ છૂટી ગયા પુસ્તક શોધખોળ છે ને કે એક ગોત્ર માં જન્મેલા બાળકો હોય તો એ સાત પેઢી સુધી મેન્ટલી રિટાયર્ડ જન્મે છે વાક્ય માં મોક હોય છે એક એક વાક્યમાં મોગ હોય છે તો કોને આમ કે ના પડે આડ સુધી ફ્યુઝ ઉડી ગયો હોય તેને લાઈટ આડ સુધી ઉડી જાય તેને લાઈટ બીજા બધા બરોબર જ્ઞાની પૂર ની કૃપા કૃપા તમને જો કૃપા મળી કરવા ગેપ મહેનત કદી કરવી પડી ને મહેનત મોક્ષ માં ના હોય સંસારમાં મોક્ષ હોય મહેનત મહેનત સંસારમાં હોય ક્રિયાકાંડ બધું સંસારમાં હોય મોક્ષમાં તો શ્રીમદ રાતને કહ્યું છે મોક્ષ સરળ છે સહજ છે સુગમ છે પણ પ્રાપ્તિ પ્રાપ્તિ દુર્લભ છે મોક્ષ મોક્ષ દાતા પુરુષ પ્રાપ્ત થાય તો કામ થાય એટલે કામ થાય મોક્ષ દાતા હોવાથી મન વસ્ત થઈ ગયું બધું સિવાય મહાવીર ભગવાન શિવાય કોઈ પણ માણસ બિચારા ના કરો તો તમને ધ્યાન ના પડે જ્યાં દારૂ કીધો હોય બિચારે ના કરે ધ્યાન ના પડે ધ્યાન સહજ હોવું જોઈએ કેવું હોવું જોઈએ થયું તો આખો દારો એટલે ધ્યાન મહાવીર ભગવાન શ્રી બીજા કોઈનું કરેલું કહેલું સાંભળવું નહીં નહીં તો આનંદ મારો ધ્યાન કરો હાથોશ્વાસ હા તે એકાગ્રતા કરો છો ધ્યાન ના કહેાગ્રતા કરો એની જોડે ને એકાગ્રતા કરે છે ધ્યાનમાં કરનાર ના છે એને પરિણામ થાય અને એકાગ્રતામાં કરનાર છે અહંકાર છે એટલે તમે જે ધ્યાન કરો છો શ્વાસો સાસ નું એકાગ્રતા કેવાય અને તેનાથી લાભ શું કરો સર કરે ને શું લાભ કરજો આપણે દુઃખ ને ખોલતા નથી હવે જે માત્ર સુખ ને ખોળે છે સુખ કોઈ ખોવાઈ શકે નહીં એટલે સુખ હવે મનુષ્ય મળ્યું સુખ કલ્પિત છે અને અંત છે એટલે સુખ કામ નું જે અંતવાનું સુખ એના અંતે દુઃખ હોય ભાવના હોય સનાતન સુખે સનાતન સુખ પ્રાપ્ત કરવા માટે રોજમાં નાયલ દુઃખી નબળીઓ નો સંયમ થાય ત્યારે થાયમ કરવા માટે આત્મજ્ઞાન જાણવા માટે જવું જોઈએ આત્મજ્ઞાની મુખ્ય ગુણ ગયો હોય તેના શહેર પણ બુદ્ધિ ના હોય એ સેન્ટ પણ બુદ્ધિ ના હોય એ આત્મજ્ઞાની જાય અને આત્મજ્ઞાન અને બુદ્ધિ વિરોધાભાર છે શું ધ્યાનથી પણ બુદ્ધિ ના હોય તો એક જ્ઞાન અને તો જ આપણું કલ્યાણ થાય બુદ્ધિ બુદ્ધિ રઝડ પાઠ કરાવનાવે બુદ્ધિ સંસારની બહાર નીકળવા જ રહે સંસારમાં હેલ્પ કરે પણ સંસારની બહાર નીકળવાના રે માટે ત્યાં બુદ્ધિથી બહાર રહે બુદ્ધિ જરા ના હોય એવા જ્ઞાની પુરુષ પાસે જઈએ એમની કૃપાથી આપણને પ્રાપ્ત થઈ તો આ ધ્યાન બાદ જે કરો છો તો લક્ષી નહીં પડવાનું સાધન છે એમાં આપણે ઊંચે ગયા હોય એ બહુ પવન છૂટ્યો ભાઈ તો કઈ પડી ના જવાય એટલા પછી ધારી કોઈ વસ્તુ એના જેવા બધા સાધનો પડી ના જવાય એની વાત આજુ લોકો કહી જાય પણ ત્યાંની પૂરું કામ શું કામ કરવાની સાથે અથવા કાયદેત્રે જવું છે રત્ના ક્ષેત્રે જવું છે કઈ કેન્દ્ર ક્ષેત્રે જિલ્લા ક્ષેત્રે જવું છે બીજું પૂછવું તમારે સુખ જાય વાંધો નહીં કારણ કેવાયુ નજીક દૂર થઈએ એ જરૂરી છે બુદ્ધિ ના બંદર માં દૂર થવું હોય તો તે ઉપર ન્યાય કોઈ આવવાની હોય તો પશુઓને જે ખબર પડે માનવી ખબર એટલે આ કઈ આફત આવવાની હોય વાવાઝોડું હોય એવું કઈ હોય તો આ પશુઓને ખબર પડી જાય છે એમને કોમ્યુનિકેશન છે ત્યારે આ માનવીને એવું ખબર પડતી નથી બુદ્ધિ જાનવર ઈશ્વર કહેતો શું કહ્યું બુદ્ધિ લઈને તકો થાય એવું ના જાણવાનું કઈ વાંધો નથી બીજા મશીનરી ને જાણીશું આપડે શું કહ્યું બીજા લક્ષણો પણ જાણી શકી તો બુદ્ધિ જુદા જયારે જરૂર નથી અડચણો કાઢનારી અને મોક્ષ જવું હોય ત્યારે બુદ્ધિ ન બાજુ મૂકી પડી મોક્ષું હોય ત્યારે બુદ્ધિ નહી બાજુ સમજમત હોય ઘડી બધા મારા બુનિ મારે બુદ્ધિ રહી થવું પડશે સારું અમુક જગ્યાએ છે બધે નથી અવકાશ માં બધે એવી એ નથી હોતું એમ એટલે કુદરતે આવું બધું ગોઠવેલું હોય છે કુદરત દરેક વસ્તુ ન્યાયમાં દુનિયામાં કોઈ પણ માણસનું કંઈ પણ થાય છે એ ન્યાય હોય છે એ ન્યાય જે બને છે એ ન્યાય છે ત્યારે આપણા લોક શું કહે છે ન્યાય એ ન્યાય છે ન્યાય ભણે છે એ માટે તમ બને છે ન્યાય કુદરત હંમેશા ન્યાયમાં કુદરતમાં રેગ્યુલેટર ઓફ ધી વર્લ્ડ છે એ નિ રેગ્યુલેટરમાં જ રાખે છે એટલે આને આની પણ ખુદ્ધિ કરાવવા જેવી છે નહીં ન્યાયમાં તમે પૈસા એક પાંચ લાખ રૂપિયા ના આપતો હોય તો એ જ ન્યાય છે નથી આપતો એ જ ન્યાય છે અને તમે એને અન્યાય માની અને કોર્ટમાં જાઓ તો ધમ પછાડા અને આવતા ભાવના કર્મો અને પાછા લો થોડાક તો પણ આવતા ભાવના કર્મ છે ફરી ખબર કરી દીધું બાકી ના માતા મસ્ત જ નહીં માટે ન્યાય એ જ છે કે જે બન્યું એ કરેક્ટ જે બની ગયું એને કરેક્ટ માગશો તો વિકલ્પી વિકલ્પ વિકલ્પ થશો અને જે બન્યું એ કેમ આમ થયું કેમ થયું વિકલ્પિત થશો એટલે નિર્વિકલ્પી થવું હોય તો આ છે વિકલ્પી થવું હોય સારો મુદાત એના ન્યાયમાં છે ન્યાયની વાત એક સારી અને આ પધલ સોલ્વ ના કરે એ જગત ના બધા સાધુ સન્યાસીઓ આચાર્યો સંતો બધા પથ્થરમાંગત વિભાગ થયું આખો ધાડો રાત ધાડો ઉપાધિ ઉપાધિ ઉભા વગર વગર ઉભા ખાતા પિતા રસોટી ખાય છે જીવન જીવતા પણ નથી આવડતું ધર્મની વાત તો જીવન જીવતા પણ નથી આવડતું શું થાય છે એટલે એને ફળ આપવા માટે પાત્ર થાય છે પરિણામ છે બધું એનું કોમ્પ્યુટર પરિણામ છે પરિણામ માં કશું કરવું ના પડે તમારા સ્પીડ પરિણામ છે કોમ્પ્યુટર સ્પીડ નાખે છે આ સર્જન છે આ વિસર્જન સર્જન છે ભગવાન ને વચ્ચે જરૂર નથી કોઈ જરૂર સંસાર ની હરેક ક્રિયામાં રાગદેશ નહી એનું નામ મુક્તિ શું કર્યું હા હરેક ક્રિયામાં રાખે વહેતા હતી એ ખાતરી થઈ ગઈ તમે ખાતરી થઈ ગઈ છે અને મુંબઈમાં બહુ ચડે જ કોઈ જાત નો મુંબઈ બોફ નગરીમાં કોઈ બહુ ચડતો નથી તો બીજી કઈ નગરી એવી છે કે બહુ ચડાવશે શું કરું છું બહુ સારું તફાવત બીજા લોકો વાણી નથી ભૂખે છે ભૂકે છે તે ભાષા શું બધું ભાષા કેવાય જુદી જુદી ભાષા ને વાણી નાખે પૂછ્યું છે માણસ ને ભાષા નો હોય ભાષા બધન બસેક પછી વકીલ હોય તો બોલતો હોય એ બચ્યો જ કેવાય પણ બોલીએ તો આપડે ઝઘડો થઈ જાય એટલે આપણે વાણી બોલીએ છીએ સારી બોલાવી બેન નો પ્રશ્ન કે આ માણસ ને ભાષાય હોય છે વાણી હોય છે ભાષા તો આવડે ગુજરાત ના વસ્તુ છે વાણી ભાષા અને ભાષા એ તો બધી સામાન્ય સામાન્ય ભાષા અને વાણી જુદી જુદી થાય એમાં શું તમને જાણવા જવું આવે શું પૂછપુછું થાય ત્રાસ આપે એ કઠોર વાણી કહેવાય તમને કઈ વાણી ખબર છે હા તો સમ્યક વાણી ની જરૂર છે તમારી સાથે કોણ વાત કરે છે એટલે દાદા ભગવાન બોલતા નથી આ હોય દરતી આપ્યા બોલે છે શું બોલે છે હોય દરતે એટલે વસ્તા હોય તે પ્રકડશે તમે જોતા છો અને હું જ્ઞાતા એવો વ્યવહાર છે જાનવરો ને તે આપે કરું જેવું આપણે બધું તું નહિ તેની તેના તે દૂર માં ફરી વકીલો પાસે કે પછી આપડે કહે સાહેબ કે આ ભૂલ કેમ થઈ ગઈ કારણ કે તમારું નસીબ આટલું તે બોલ થઈ ગયું એ બધી માણસ એક વાક્ય એક કલાક વિચાર કર્યા વગર બોલી શકે નહીં એક જ વાક્ય બોલવું હોય તો કલાક વિચાર કરો વિચાર વગર બોલવું જોખમ ઘરું નહીં બોલે જ રાખે છે લોકો તૈયાર માર છે તે પ્રકાર થઈ થઈ ગયું શું ખાતરી થાય આપને એવું કઈ લાગે હવે ઓલિજ રેકડ છે અને બીજા નામ છે પણ બીજા અહંકાર લઈને હું કેવું સારું હોય એવું કેવડાવે તો આપડે કઈ ખરાબ કેમ બોલે તમારું નસીબ છે કે એટલે આજે કારણ કે આત્મા કોણ છે પણ કેવી રીતે ટેપ થાય છે એ બધા આત્મા ની અત્યારે આ ધ્રાંત દશામાં કેવી રીતે છે એમને ખબર શું પછી શ્રી કૃષ્ણદેવ ની દુઃખ આદરવા જે સમી જેનાથી કોઈને દુઃખ ના થાય એવી આવી એ મોટા મોટું મહત્વ છે અને એ ભગવાનની ભક્તિ છે મોટા મોટી ભક્તિ હોય તો સમય વાળી કોઈને દુઃખ ના થાય એવી વાળી અમો કે તમારા વખત નથી તો આપણા આપણે કહેવું કે ભાઈ અખતરા પહેરેલી ઓછી છે આપડે એમ કહે પેલેસ જરા ઓછી છે તો મારે નુકસાન શું હતું મને પૂછતા હતા હું કહેતો પેલેસ જીદા જ હતી આ તો આ તમને આજે ખબર પડી હું તો પેરેન્ટ જાણું છું આ શું તમને વાણી સત્ય પ્રિય હિતકારી હોય છે વાણી કેવી હોય છે સત્ય પ્રિય અને હિતકારી તારી એવી કોઈ બોલે વખતે સત્ય બોલે પ્રિય બોલે અને હિતકારી બોલે બોલ બોલે કરતો હોય આપણે હિન્દી આપડે કઈક આવું જવું શું આપણું મારું આપણું મારું એટલે હું આ સત્ય પ્રિય હિતકારી બોલતો તારા ઉપવાસ થયા છે તું ધ્યાન પકડવું છે ત્યારે મિત્ર મિત્ર સારા કરતો ત્યાં આપણે રેડિયો હારો એ બંધ કરીએ બંધ થઈ જાય હું આ બંધ જ નહી થતો જો એટલે મિત્ર મિત્ર એટલે ગમે એટલી જ વારી એ નાખવી એને મારા જોઈ છે એ બંધ કરી દે આ તો એનો કરે કેવું તાર આપડે ના કહીએ સાહેબ તમારે કરતો તો આ રેડિયો હારો તો આમ બંધ કરી દઉં કે બંધ થઈ જાય તમે બંધ થતા નથી મારો હબળો તો કેવા કેવા સત્ય કેતો ફોટો દેખાય હિતકારી બોલે તો ફોટો દેખાય કારણ મિત્ર નથી એટલે નોર્માલિટી જોઈએ અમે હિતકારી હોય તે સામાન્ય રીતે ખાસ પ્રિય નથી લાગતી હિતકારી હોય તે સામાન્ય રીતે સામાન્ય પ્રિય નથી લાગતી હવે એ હિતકારી કેમ એ આપણી માન્યતા ઘણા વખત ખોટી હોય અને પછી આપણે માન્ય શું હિતકારી કદાચ માંગતી નથી એમાં હિતકારી કહ્યો હતો હિતકારી એક વાક્ય ક્યાંથી લાવ્યો હિતકારી તો કેવી હમ માણસ મારીએ તો એની પાસે મારે તો હવે હવે પોતે સમજાય મારું ગીત માટે એટલે આ હિતકારી હતી આપડે માની ને થયા સત્ય દરેક અલગ અલગ હોય ના સત્ય દરેક માં અલગ અલગ પ્રકાર એક એક સંસારી સત્ય એ વિનાશી સત્ય છે અને પેલું સત્ય સત છે એ અવિનાશી છે સંસારી સત્ય એક જ પ્રકારનું કેવું એનો બે પ્રકાર અલગ અલગ ના તો પછી ત્રણે થાય છે ચારવાદ વાણી બોલવા કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં લેવા છે ચારવાદ વાણીમાં કોઈ પણ પ્રમાણ ના દુભાય થાય દીકરી ના થાય બધા પ્રમાણો કોઈ પ્રમાણે મુસ્લિમ ધર્મ ધર્મ બેઠો હોય પાક્ષિક વાણી ના હોય એમના પાક્ષિક કોઈ પણ અલગ અલગ હોય છે મુસલમાનો એ દુઃખ દેવાનું ખોટું છે એવું જાણે બાકી ફો નો જુદો જુદો હોય મુસ્લિમ આપડે એ સત્ય સીધું જુદું શક્તિ વાત નો શું હોય મને ખબર નથી કે મેં જે છે એમાં એવું છે કે કોઈ પણ સિદ્ધ પુરુષ હોય એ પોતાની શક્તિ બીજા માં રેડે છે બાળક લોકો નામ રેડે છે સિદ્ધ પુરુષ હોય એને માટે પોતાના અને પારકા એવો કોઈ મતભેદ હોય શકે નહીં સિદ્ધ પુરુષ હોય એને શક્તિ એટલે ક્ષણિક ના હોય એ શક્તિ હોય શકે શક્તિ એટલે દિવ્ય શક્તિ જે ક્ષણિક ના હોય ક્ષણ બંગુર ના હોય કેવી હોય શક્તિપાદ તો બે જાતિ ગોળીઓ આવે છે તો આત્મા નું જઈએ છીએ આત્મા નું વિટામિન છે કોઈ ઘર દે એમ તમે સંસાર રાખો તો આત્મા નું વિટામિન છે એ શક્તિ છે આ બે જાત ની ગોળીઓ છે ગોળી આવે આ નવું નવું કર્યું છે આ વર્લ્ડ માં કોઈ માણસ એવો પાક્યો નથી કે જેને સંદાસ જવાની સ્વતંત્ર શક્તિ હોય તો થાય શક્તિપાત તો તમને કોઈ કાઢ છે એટલે ભૂપેશ પંડ્યા ને ના જે આત્મા વિટામિન છે એવું વિટામિન લે છે કે આ વિટામિન લેવું લોકો આવડતું કદાચ આવડે જ નહીં ને આ તો ઊંધી ખોપરી ના રોગ છે પ્રશ્ન એ હતો કે આપો છો એ શક્તિપાત કે બીજું આ જ્ઞાન જે આપીએ છીએ એ પુષ કઈ હોય ની શક્તિ પાછ નું જ્ઞાન હોય જ રીતે આ જે જ્ઞાન આપીએ છીએ ને પુષ્ટ કે હોય એવી કોઈ જગ્યા નથી કાર્વર આત્મા અને ત્રીજું ગુરુ છે ગુરુ ઈશ્વર આત્મા ગુરુ એક જ છે તેમ ભગવાન શ્રી રમતસિંહ એ જણાવ્યું છે અને પરમાત્મા એક જ છે જીવાત્મા અંતરાત્મા અને પરમાત્મા એક જ છે પણ એ દશાઓ સુધી શું છે અત્યારે એક બાળક વકીલ હોય કાપડ કરતા હોય અરે ઘેર આવતા છોકરા પપ્પા પપ્પા કરી શું કરું હા તો આગળ અહીં ઘેર ઘેર છોકરા પપ્પા કેટમાં જઈને કે મારે પપ્પા કેમ ને કે એટલે એનો એક જગ્યાએ જુદો જુદો કહેવાય છે એવી રીતે એકાત્મા સ્થિતિમાં જુદો જુદો કહેવાય છે જેવી જેવી સીધી પરિસ્થિતિ હોય છે તે પ્રમાણે કહેવાય છે જ્યારે ભૌતિક સુખોને લાલસા હોય છે ભૌતિક સુખોમાં તાર હોય છે ત્યારે જીવાત્મા કહેવાય છે જ્યારે ભૌતિક સુખો એને એ ટેમ્પરરી દુઃખો એને એને એને તાત્વિક દુઃખો એ પરમાનન્ટ દુઃખ દઈએ છે એવી ભાવના થાય છે અને ભૌતિક શીખો એને જોડાની ઈચ્છા થાય છે કે અંતરાત્મા થાય અને તે અંતરાત્મા પોતાના સ્વરૂપે ભાવન કરતો વગર તો પરમાત્મા આપી જાય બસ એનો એક છે જેને એક સેઠ હોય ચંદુરાેઠ એમને આખા ગામનું બહુ સારું કામ કરતા હોય ઓર્ગ્નૈિક નેતૃત્વ હોય આખા ગામના સ્ટેટ હોય બહુ લોકો પૂછી હોય પણ રાત્રે નવ વાગે ભાંડી જરા લેતા હોય આવે તો